ધર્મ ઉત્થાન કરી બીજું મંડળ ધર્મ છે રિલેટિવ એટલે શું કે ભૌતિક સુખો ને આવે અને ઊંચી ગતિને લઈ જાય સારી ગતિમાં રહી જાય ભૌતિક સુખો આપે પણ આપણે પોતાનો મોક્ષ આપે એટલે સનાતન સુખ આપે એવું જે સુખ ગાયા પછી જાય પછી જાય ને એટલે આ બધા કે તપાસ કરતા રહેજે તો કલાક માં જ્ઞાન આપી દેજા ચક્ષુ આપીએ બધું સાધન આપીએ બીજા ચક્ષુ વગર તો આ બધા બધા ભૂત પ્રાણી માં બધા દેખાય નાની દશા છે એથી બહુ ઊંચી દશા પ્રાપ્ત થઈ સીતા પ્રધ્ના દી આવો તે પોતાની જાતે મહેનત કરીને આવી શકવા માટે કરે પૂછે અને જ્ઞાની પુરુષ જાતે પોતે જશે એના ઉકેલ લાયા લે પોતાની લિફ્ટમાં બેસાડીને કામ કાઢી નાખે મોક્ષ કરીને જ્ઞાની ભેગા થાય તો એનો થાય છેલ્લું નિમિત્ત છે બરાબર નિમિત્ત છે તે આ અક્રમ જ્ઞાન છે કેવું છે આ કોરો કોઈ ખતનીક્રિમાર્ગ એટલે અમુક માણસ માટે બધા માં જે આવી પડે નહીં એ લારૂ જગત ચાલે પોતી જમી પુણે જાગ્યા ત્યાં દર્શન થાય પુણે જાગી નથી મિત્ર ને ખબર ના જાળેલી વકીલી મુલાકાત વકીલ ની મુલાકાત નો પ્રોગ્રામ હતો ગયા તમારા કઢાય ના એટલે ઓળખતા નથી આ ચક્ષુ ઓળખવા નથી ધારતી હા બાય ઓવરતી ને લીધે તમારા ગુજરાતમાં લક્ષ રહી ગયું છે બરોબર હા આપના કલ્પ સ્વરૂપ છે અને આ વિકલ્પ કર્યો શું કર્યું હું છું એમ નક્કી કર્યું જે છે જાણતો નથી પોતાના સ્વરૂપ ને અને આરોપી ભાવ બોલે છે એ બધા વિકલ્પ છે શું છે એ બધા વિકલ્પો ગયા આવે નહી છે અને મારું એ શુદ્ધાર્થ ગુણો બધા પોતાનું ક્ષેત્ર સ્વ ક્ષેત્ર સમજ પડે એટલે હોમ ડિપાર્ટમેન્ટમાં આવે તમારે રહેવું અને ભય મસ્તુ પર કારણ કે તમે હું ગુમાથી જાગો કરતા હું શુદ્ધાત્મા આવે સામ આવે તમારે યાદ ફાળવું ના પડે શું નામ કહ્યું એવું શું શબ્દ કર્યો એવું તેવું ફાળવું ના પડે करीमद राजचंद्रे लख्य वर्ते निज स्वभाव अक्ष प्रती वह निज भाव पर संकेत એટલે નિર્વભાવનું એટલે આત્મસ્વભાવનું લક્ષ્ય રહે અનુભવ થાય એકાત્મક થશે અનુભવ રહે અને કોઈ ઝઘડો થાય ત્યારે અનુભવે જતો રહે લક્ષ્ય જતું રહે અને પ્રતિથી એકલી જ રહે શું રહેતી પ્રતિથી પ્રતિ રહી છે ને એનો સ્થિર શું પુરાવો કે તમારે ઝઘડો પૂરો થઈ રહ્યો કે પાછું લક્ષ આવી જાય એટલે જાડુંમય તાર પ્રતિનો તાર નિરંતર પડેલો છે વાયર એટલે અનુભવ લક્ષ્ય દર્શન કેવાય છે કેવળ દર્શન કેવળ જ્ઞાન હવે સંકલ્પ વિકલ્પ થી નિર્વિકલ્પ થઈ ગયા એ વાત નક્કી થઈ ગયું બોલા છે ને એ વાત હવે બીજું રહ્યા સંયોગો અવારમાં જાગો એટલે કોઈ બોલાવવા આવે કોઈ એમ કરવા આવે તો બધા સંયોગ ભેગા થયા કરે ચાનો સંયોગ ભેગો થાય નાસ્તાનો સંયોગ ભેગો થાય ચામાં ખાંડ ભૂલી ગયેલા હોય એવો સંયોગ ચાનો ભેગો થઈ જાય થયો એ ભેગા થયા એ સ્થૂળ સંયોગો કહેવાય શું કહેવાય સ્થુર વાણી ના સંયોગો અને સૂક્ષ્મ સંયોગો એટલે મનની મનની અંદર જે વિચારો આવે મનના વિચારો આવે અગર બુદ્ધિ સાથે આડા આવી દેખાડતું હોય ચિત્ત ભટકતું હોય એ બધા સંયોગો કહેવાય સંયોગો એટકે તમે આ બધા સંયોગો જ્ઞાતા છો અને આ સંયોગો માત્ર જ્ઞે છે શું છે મનમાં જેટલા વિચાર આવે છે ને એ તમને નથી આવતા મન ને મનનો ધર્મ છે વિચાર શું ધર્મ છે એનો વિચારવું વિચારવું વિચારણા કરીને તમને બધું બતાવવું એ મનનો ધર્મ છે શું છે આખનો ધર્મ જોવાનો છે આપણે ના સાંભળવું હોય તો એટલે જો મનમાં આપણે વિચાર ન કરવો હોય તો વિચાર કરે કારણ કે એનો ધર્મ જ વિચારવાનો તો પણ અજ્ઞાની માણસ મનમાં વિચાર આવે એટલે સારા વિચાર આવે એટલે તરમાય આકાર થઈ જાય શું થઈ જાય સારા વિચાર આવે નક્કી થઈ ગયું ને એટલે વિચારો માં આ અજ્ઞાની માણસો બધા વિચારમાં જ રહે મનમાં વિચાર આવે ને તેમાં આકાર થાય બુદ્ધિ જે વિચારો આવે બુદ્ધિ ભાવો દેખાય પ્રકાશ દેખાય તેમાં તમે આકાર થાય હવે આપણે તરમાયા આપણે શું નહીં ખરાબ કરતું હોય તો નાતાળી નીકળશે નફો બોલે એવું લાગે એવું બધું બોલે એવું એનું એવું નથી કે વિરોધાભાસ બધી જાતના ભાવ વાળું છે મન બધી જાતના ભાવો વાળું હા માટે બધા વેજ છે તમે છો એટલે જ્ઞે જ્ઞાતા નો સંબંધ રાખવાનો જયારે મહાવીર ભગવાન કેવલ દર્શન થયું ત્યારે એમના સહયોગો એટલા જ રહ્યા તારે એમને ચોખ્ખું કહી દીધું કે સાસુ અપ્પા ના દં સંજુ પેશા મે બાહિરા ભાવા સર્વે સંજોગ લખણા મન ખરાબ વિચારે ખોટું વિચાર કરે આ કોન બધી જાત નો સાંભળે ને ચોકરથી સારા છે એ સાંભળે અને લાયક હોય કે તે કોન સાંભળે એનો ધર્મ જ સાંભળવાનો છે મનનો વિચાર વિચારવાનો ધર્મ જ છે પછી આખું અક્રમ વિજ્ઞાન સાયન્સ છે મોક્ષ ને આપનારો બધી જાતના ફળ આપનારું સમજો ને રોજ નું રાતનું ધ્યાન રાખજો ને से हो। पुरा पुरा है? हो तो था था ना। है ना, ले है ज्ञान लाइ गया वाकण पड़ा था બે વખત પડી ગયા પેલા આવતા મુંબઈ આવતા હતા અને ચાતુક માસ પૂના નક્કી થયું પુના પુના પુનામ નક્કી થાય સારું છે આપડે કોઈ લાભ અપાયું થયું એ છે ને અમારા જ્ઞાન આપીને આયા પછી અમે કઈ ફાયદો થઈ બહુ ઓછા ફાયદા ઓછા જયારે ધ્યાન કર્યા કરે મારા પૂછતા જ નથી આ સિદ્ધાંત છે આખું વિજ્ઞાન છે હવે તમે ચોકરજી નહીં ચોકરસી થતા હવે તમારે ડ્રામા ચોકર થી લાભ બજાવવાનો જેમ પર્સુહરી હોય છે એ પાઠ વધે છે જાતે પરતુ હરી થઈ જાય છે ના ભૂલે ગ્રહણ છે તે ભૂલી ના જાય અને ભરતું એનો પાઠ વધે બધે અને અભિનય હું કરે અને ભિક્ષા દે ને મૈયા તિંગલા હું બોલે આપણે બીજા પણ લડવું આવી જાય બધું હા ભાઈએ દગો દીધો એટલે છોકરો ભાઈ ગયો રાજા નો પુત્ર ભરી રાજા તરીકે રેડે આખી બિલીમ રોંગ થઈ ગઈ છે ડ્રામા હું તાર્યો નહી ડ્રામા શરૂ થઈ ગયો એ રોંગીચર કરી નોકરી કરો છોડી છે મશીનરી નાખી મશીનનું 6 મશીન છે 6 મશીન છે કારીગરો કામ કરે એટલે પેલા હાથના મશીન પરના પરના મશીન તેલી મશીન કરી આ તો 2 મશીન પર નાખેલા ને કારીગરો પર નાખેલા એ વાડે તો વાડે કામ કરે સોય ગણ એક બે ફાઈલનો ધંધા બહાર કાઢ્યો ભૂલી ગયા હતા કપડા કાપી ફૂટી ગયા એકદમ ત્યાં આપણે સાંભળીએ સાંભળીએ જ્ઞાન થયું કેવાય ના થયું કહેવાય આપડે જોયું નથી કપર કાપી તૂટે પણ આપણે સાંભળીએ એટલે કઈ જ્ઞાન તો થાય ને ભગવાને એને દર્શન કર્યું છે શું કહ્યું છે નક્કી કરો શું ફૂટ એને જ્ઞાન કર્યું છે શું કહ્યું છે શું ફૂટ્યુંડ કરો ત્યારે જ્ઞાન કર્યું છે આપણે આપણે તો આ જ્ઞાન આપ્યું છે કઈ અને દર્શન માં આવે તારે સંકેત કહેશે જ્ઞાન થયું ના હોય શબ્દ નો શબ્દથી એને પોતાને ખાતરી થઈ જાય અને શ્રદ્ધા બેસી જાય કે કઈ છે ખરેખર આવું છે ત્યાંથી જ એને વ્યવહારનો ગુંઠાણું ઉત્કી લેવાના કેવું નિશ્ચય નું બારમાં ગુંણું બેઠા પછી વ્યવહાર ઉદકી લેવાનો વ્યવહાર પણ શું જ છે હવે વ્યવહાર જેમ જેમ લોક વ્યવહાર એટલે શું લોક લોક માં સુગંધી લાવે કેવું લોક પૂજ્ય બનતો જાય નીચે એકલા ચાલે આ ક્રમિક માલમાં વ્યવહાર પહેલો કરવાનો હજી કોઈ ચોથું ગુંઠાણું પ્રાપ્ત થયું હવે વ્યાકુલતા આવે છે આપડે કાયદો નહીં ને કોઈને કહે નહી બેસ્યો કોઈને કઈ ઉઠો જે પછી હોય ને જયારે અનુકૂળ આવતા આવે છે નાથી ઉતરે નરીમાન ન હોય છે હવે દરેક બોલાવા જવાનું નથી પડતા આ બધું કોણ વેવાતી કે શું કરે કરે બધો ને નહી ચાલે બે આ ટીને નયકો ભેગા કર્યા શું કરે સંગો ભેગા કર્યા હા અને વેવાતી તો જે છે આ વેવાતી સતુ નથી જગ આ તો ધનવા તાકા ઓરી રાગ મે સતો સતો એટલે આ સારા ના ખોડું લોક સંજ્ઞા હતી આ જ્ઞાય બધું શું રહ્યું આ જ્ઞાય છે જ્ઞાતા પરમાનંદમાન છે ેદે આત્મા એક એક જ આગળ ભેદાય છે તો આવરણ વકીલ નું એક આવરણ જે લાગેલું છે તે અનંતે છે જેટલા જીવ છે બધાનું ચાલે એટલું બધું જ્ઞાન મળી છે કરવાની આત્મા પણ જયારે વકીલ આત્ની મહેનત કરવા માંડી તો એ પછી એટલું આવરણ તૂટે મોરાર બધું જુદો ધંધો છે વડાલા ઉપર સાય એક કલાક બધું આપેલું છે પૂછી જાવ પછી કાપેલું છે શું છે હવે વિગત વાર પૂછી જવાનું હવે નીર વિકલ્પી થયા શું થયું નીર કોઈ જગત માં વિકલ્પી વિકલ્પી સંજ્ઞાથી આત્મા જગાડે એની આત્મા બીજી ભાષા નથી ને શબ્દો થી સમજાય એવું નથી અવક્તવ્ય છે એ સંજ્ઞાથી જગાડે છે है की है? एक थे। दे के क्षण निरंतर शुभ बात आ जगत आखिर रमकड़ा वह સાધુ મહારાજો રમાડ રમા રમકડો કેવાય ના દોઢ વર્ષ નો બાબુ હોય તે રમકડો રમતો હોય આપી દોડાનો રમકડો લે પાંચ આપીએ તો ના લે એક મારે તો એટલે દરેક ના રમકડો જીધો પછી બાવી વર થાય ને તારે આપણે કઈ કે એક જ બોલે ઢીંગલી લેલો આવે તારા આપડે પેલી જાપાની સાહેક ને આવી નહી જીવતી લાયેલી ને ઢીંગલી લાગી ત્યાર પછી બે ચાર વર્ષ પછી આપણને કે રમકડો રમક પૂરો થઈ ગયો ના માપી નથી શિષ્ય ના રમાડે નહી અને શાસ્ત્રો રમાડે મારા ને રમાયે કરે આ મારા ધીરે ધીરે કરે એ પર રમણતા કેવાય છે શું કેમણ એક ક્ષણ વાર કરે કરી નથી આને જ્ઞાન આપીએ પછી સ્વરમણતા બીજા જોતા જોતા જાવ છો ને એટલે હંચાવરા શુદ્ધાત્મા જુઓ છો તો હંચાવારા થશે એ લોકો નું કલ્યાણ થઈ જાય ને કોઈ દારો શુદ્ધાર્થમાં જોયું જ નથી આ પેકિંગ ભાગ જ નથી દેખાશે ને બધું એ ભાઈ લહેર માણસ લાગે સંજોગા બાજા સંજો છે પણ પાછું ધંધામાં સારું અત્યાર થઈ જાય ધંધામાં અત્યાર નથી તો પાછા કચ્છી તો ચોથો નંબર અમારો દક્ષિણ ગુજરાત નો અમે ખરેખર તો ઉત્તર ગુજરાત જેવા જ ગયા ને કારણ કે ઉત્તર ગુજરાત માં હા સમજી લેવાય છે એટલા છે તમારા ઘરમાં ભાઈ એમને સમજાવ્યું દર્શન નહી આપણે દખન કરીએ દખન કરે નામ પર કાળ હોય કે એય મારા ભાઈ કેસાતે મેરા મતલબ તો તો આતે ધનકેને આલી ક્રિયા બતાવે દેતા દેતા નું કેતા એના ઓર ન બોલે ઓ ૜ાēr઱ ખરણર ૜ા ખજ ખરણ ખ૎ણ ખર ખરણ ખા� ખ ખરણ ખ ખ ખરણ ખરણલ ખ હ ખરણ ખરણ કર શણ શિક ખરણ ખરણ શણ ખર લ ખપાવી ના શકાય ને ભાઈ મન બગડી જાય એવું હોય તો ન કરી આપડે ઉપવાસ કરીએ છીએ ભૂખ લાગે છે કઈ પણ ધંધા કરીએ છતાં દવા દીએ જાય સંસાર છે આપડે તારા આપડે દુઃખ થાય આપણે ઘરમાં કામ કરવા રહીએ તો મારી નું જ્ઞાન છે હજાર પકડાય ને આપણે એવું છે સમજણ પડે છે મનપણો ચિંતા છે કરવા છે ના ગમતું હોય બોલી ગયા બોલી ગયા સાબર ના હોવું ખબર ભરે પછી આપડે જ્યાં વેપાર આપડે ના સાંભળ્યું કોણ સાંભળે मन मो विचार्यवस्थित बनू कार्या करें व्यवस्थित समझाए મનમાં જે છે ને ભાવ એ તો ભાવ પ્રગટ થયા કરે એમ નહી કારણ કે ફોન ફોન કરે એ બોલ્યા કરે એ બોલે કામ હોય તો આપડે સાંભળવું ના કોઈ તમારી વાત ખરી છે રલાડી માં એને જેવું દેખાય છે એને એવું નથી વાત કર્યા કરે ફક્ત ના તો ત્યાં સુધી મનમાં તરમાયા કરુખ ને પામતો હવે તો મને મનના જે વિચાર વિચારો બધા મેટ આપણે નાતા હજી આમ વધારે સારું નથી આપડે થયા અને અનાજિ નો ભાઈ ને ચરણ્યા બહુ વાર વાંચી નહીં વાંચું એટલે જોતા એ થાય છે તો ગિરીશભાઈ ગિરીશભાઈ ગમે તે વાંચન કર એના કારણે વાથવા દેવું ને એને જોખવાની છે આવું થાય એટલે મારે જાતે બધી વનતા ત્રણ મોડે યાદ બોલાઈ ગયું જરા બીજી મોડે આવડે વધારે અને મેં મને થી ની દેત કે દેઈ નહી કે મેં નિમણ પા ના થાતી ન થાતી બોલો દીવા થઈ ને બહુ નબળો આલી મે તમે તો કે આવું હા ટીવી પર જોઈને કોટી ની વાન હે તો કોઈ કોઈ એતો સારું છે तरीકથી આ કે તા જોવાનું નબળો માય ન હું છાની કે ખબર ન પડે આપણે કાલ તો ખબર હે એ દિલી કી કર્મ ખબર એ તો દાહ લે ને વ્યવસ્થિત છે જાણવાનું એટલે આપડે એ બાજુ યાદ આવે ને તો યાદ આવે તો કેવું વ્યવસ્થિત છે પણ નક્કી બધું આગળ મન વચન કહેવતી આપડે વ્યવસ્થિત પાછો કરવો વ્યવસ્થિત છે અગર આપડે ના દેખું હોય તો આપડે વ્યવસ્થિત કારણ કે સોળી તો ચાર અલગ થઈને લાગે આ કાળી મંત્ર મંત્ર બધા દેવ લોકો નાખે એ લોકો મંત્ર નાખ્યા વ્યાપી નાખી નાખ્યા ये मेरा शुरू से शुरू करने के लिए बोले थे। हां, मैं बोल सकता हूं। मैं बोल सकता हूं। और वैसे भी नहीं था। पता नहीं क्या है। आने देना शुरू से शुरू करना है जाना बस खत्म हो जाता है। पहले आता है, सबसे ऊपर है मंदिर का मंदिर का मंदिर के लिए। फिर खाते हैं, मंदिर का राजा समझावा देते हैं। चलो आज समझाना है। चलो वहां से बात। तो ये है उसका गाना है ऐसा नहीं था मतलब ऐसा नहीं था ये सम टाइम ना होए अरे बेटा क्या आदमी तुमने सुना नहीं कर रहे ताकि मैं ध्यान पे नहीं तरकीब पे हूं अभी क्या बगीचा नहीं हो गया ना थोड़ा देखा नाव में क्या लोग मन रहा ना मुझे टाइम मत दो यार ये समझानी हो रही बता दे बाकी लोग ध्यान से सुन रहे हैं तुम्हें ये बताऊं अधिकारी क्या कर रहे हो कब तक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 que me tenía que dar, me dijo que me tenía que dar. De, pues, de, aprendes a conocer dónde había de ir. Para que encontráramos en el lugar. Y ahí la verdadera, la verdadera. Que la gobernanza que estaba, la que estaba. No vaya a, no vaya a, no vaya a. Es que, no te lo voy a decir por qué no doy. ¿No? No estamos como de cantar, hasta pagar a Mario. Eso es de a. だからねま、これがいいよ。はい、ね。これがいいのかなこれがさ、これ、これ、これ、じゃあもっと辛いの。だね。いいよね。で、やっぱりね、なんかこうさ、<laughs>